યોહાનની લખેલી સુવાર્તા એનો છઠ્ઠો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય છઠ્ઠો એ પછી ગાલિલનો સમુદ્ર જે તિબેર્યાસનો કહેવાય છે તેને પેલે પાર ઇસુ ગયો લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો કેમ કે તેણે માદાઓ પર જે ચમત્કારો કર્યા હતા તેઓએ જોયા હતા ઇસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો આવી યહુદોનું પાસખા પાસે આવ્યું હતું માટે ઈસુ નજર ઉંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલીપને કહે છે કે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ પણ તેણે તેને પારખવા માટે એ પૂછ્યું કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો ફિલિપે તેને ઉત્તર આપ્યો કે બસો દિનાની રોટલી તેઓને માટે બસ નથી કે તેઓ મારા દરેકને થોડું થોડું મળે તેના શિષ્યો એક એલે સિમોન પીતરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવા નહીં છે તેની પાસે જવની પાંચ રોટલી અને બે માછલી છે પણ તે આટલા બધાને ક્યાં પહોંચે ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો હવે તે ટેકાણે ઘણું ઘાસ હતું તેઓ બેસી ગયા અને પુરુષોની સંખ્યા આશરે પાંચેક હજારની હતી ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલા અને માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું તેઓ ધર્યા પછી તે પોતાના શિષ્યોને કહે છે કે કઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો એ માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની પાંચ રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારોએ રહેવા દીધા હતા તેઓની બહાર ટોપલી ભરી માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ છે લોક આવીને મને રાજા કરવા માટે જબરજસ્તીથી પકડવાના છે એ જાણીને ઈસુ બીજી વાર પાળ પર એકલો ચાલ્યો ગયો સા પડી ત્યારે તેના શિષ્ય સમુદ્ર કાંઠે ગયા હોળીમાં બેસીને તેઓ કપલના જવાને સમુદ્રને પેલે પાર જતા હતા તે વખતે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યો ન હતો માટે પવન વાયાથી સમુદ્ર ઉછળતો હતો ત્યારે તેઓ હરેશા મારીને આશરે બે એક ગાવ ગયા ઇસુ ને સમુદ્ર પર ચાલતો અને હોડી પાસે આવતો જોઈને તેઓ બી ગયા પણ તેઓને કહે છે કે એ તો હું છું બીહોમાં ત્યારે ખુશીથી તેઓએ તેને લીધો અને તેઓ ત્યાં જતા હતા તે જગ્યાએ હોળી તરત આવી પહોંચી બીજે દિવસે જો લોક સમુદ્રને પેલે પાર ઉભા રહ્યા હતા તેઓએ જોયું કે એક હોળી વિના બી તે ઠેકાણે ન હતી અને તે હોળી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચડ્યો ન હતો પણ એકલા શિષ્યો ગયા હતા તો આ પણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓ રોટલી ખાધી હતી તે ઠેકાણા પાસેના તિબે હોડીઓ આવી માટે જયારે તે લોકોએ જોયું કે તેમજ તેના શિષ્યો તે ઠેકાણા નથી ત્યારે તેઓ પોતે હોડીમાં બેસીને ઈસુ શોધ કરતા કરતા કપરનાહુમાં આવ્યા પછી સમુદ્ર પહેલે પાર તેઓએ મળીને તેને પૂછ્યું કે રાબી તું ક્યારે અહીંયા આવ્યો ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમે ચમત્કાર જોયા તે માટે રોટલી ખાતે અન્ન નાશવંત છે તેને સારું નહીં પણ જે અન્ન અનંત જીવન સુધી ટાકે છે તે માણસનો દીકરો તમને આપશે તેને સારું તમે મહેનત કરો કેમ કે દેવ પિતાએ તેના પર મોહર કરી છે ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે દેવ કામ કરીએ शू करव जइए ईसुए उत्तर आपने मोकलो विश्वास करो काम ये काम कहू के तू सौ चमत्कार करे कि अ तारा पर विश्वास करे तू शू काम करे अमापदादाओ तो रान में मा मना खाधु जम लखेल आकाश मावा रोटली आपी तरह ईसुए कहु तक खजित खजित कहू चु કે તે રોટલી મુસાએ આકાશમાંથી તમને આપી નથી પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારા પિતા તમને આપે છે કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે ત્યારે તેઓએ તેને કહ્યું કે પ્રભુ તે રોટલી સદા અમને આપ ઈસુએ તેમને કહ્યું કે જીવનની રોટલી હું છું જે મારી પાસે આવે છે તે ભૂખે નહી જ તેને ભૂખ નહીં જ લાગશે અને જે મારા પર વિશ્વાસ કરે તેને કદી તરસ નહીં જ લાગશે પણ મેં તમને કહું કે તમે મને જોયો છે તો પર વિશ્વાસ નથી કરતા પિતા મને જે આપે છે તે સગડું મારી પાસે આવશે અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ કેમકે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેને મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું જેને મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે કે તેણે મને જે આપ્યું છે તે સર્વમાંથી હું કંઈ ખોવ નહીં પણ દિવસે તેને પાછું ઉઠાડું કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેના જીવન મળશે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ એ માટે યહુદીઓએ તેને વિશે કચકચ કરી કેમ કે તેણે કહ્યું હતું કે આકાશમાંથી ઉતરેલી રોટલી હું છું તેઓએ કહ્યું કે યુસફનો દીકરો ઈસુ જેના માતા પિતાને અમે ઓળખીએ છીએ તે શું એ નથી ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે આકાશમાંથી હું ઉતર્યો છું ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે અંદરોઅંદર કચકચ ન કરો જે મારા પિતાએ મને મોકલ્યો છે તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે નથી આવી શકતો અને છેલ્લે દિવસે હું તેને પાછું ઉઠાડીશ પ્રબોધકોના પુસ્તકમાં એમ લખેલું છે કે તેઓ સગડા દેવથી શીખેલા થશે જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે તે મારી પાસે આવે છે કેમ કે કોઈ માણસે પિતાને જોયો નથી દેવની પાસે જે આવ્યો છે તેને જ પિતાને જોયો છે હું તમને ખચિત ખચિત કહું છું જે કોઈ વિશ્વાસ કરે તેના જીવન છે હું જીવનની રોટલી છું તમારા બાપ દાદામાં વાન ના ખાધું અને તેઓ ગયા જે રોટલી આકાશમાંથી ઉતરે છે તે એજ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહીં જીવતી રોટલી આકાશમાંથી ઉતરે છે તે હું છું જો કોઈ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે તે જગતના જીવનને સારું હું આપીશ માટે એવું દેવ અંદર અંદર વાદ વિવાદ કરતા કહું કે માણસ પોતાનું માંસ આપણને ખાવાને સી રીતે આપી શકે કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીવો તો તમારામાં જીવન નથી જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તેને અનંત જીવન છે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તે મારામાં રહે છે ને હું તેનામાં રહું છું જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાના આશરે જીવું છું તેમ જે મને ખાય છે તે પણ મારે આશરે જીવશે જે રોટલી આકાશમાંથી ઉતરી તે એ છે જેમ તમારા બાપદાદાઓ ખાય ને મરી ગયા એવી રીતે એ નથી આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે તેના કપરનામના સભા બોધ કરતા એ વાતો કહી એ માટે તેના શિષ્યો માના ઘણાએ એ સાંભળીને કહ્યું કે આ કઠણ વાત છે એ કોણ સાંભળી શકે પણ મારા શિષ્યો એ જ વિશે કચકચ કરે ઈશુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે શું એ તમને ઠોકર ખવડાવે છે ત્યારે માંસનો દીકરો જ્યાં પહેલા હતો ત્યાં જો તેને પાછો ચડતા તમે જોશો તો કેમ જે જીવાળા છે તે આત્મા છે માંસથી કંઈ લાભ થતો નથી તે વાત મે તમને કહી છે તે આત્મા તથા જીવન છે પણ માના કેટલાક અવિશ્વાસીઓ છે કેમ કે કોણ અવિશ્વાસો છે અને કોણ તેને પ્રસ્વાધીન કરવાનો છે એ શું પ્રથમથી જાણતા હતા તેણે કહ્યું કે મેં એ જ કારણથી તમને કહ્યું કે પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા પાછળ તેને ત્યાર પછી તેની સાથે ચાલે નહીં એ માટે ઈસુએ બાર શિષ્યોને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા માગો છો સિમોન પિત્તરે તેને ઉત્તર આપે કે પ્રભુ અમે કોની પાસે જઈએ અનંત જીવનની વાતો તો તારી પાસે છે અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે દેવનો પવિત્ર તે તું છે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે શું મેં તમ બહારને પસંદ કર્યા નહોતા પણ તમારા મનો એક જણ તો શૈતાન છે તેને તો સિમોન ના દીકરા યહુદાઇસકારિત વિશે તે કહ્યું કેમ કે એ બાર માનો એક છતાં તેને પરસ્વાધીન કરનાર હતો